બનુ તે જ પછી પેલું વધારે ખૂચે છે આપડે શું જો આ શરીર માં જેને ખૂચે તેને ના આવે બધાકી ખૂંચે આવ બધા ખૂટે લોભિયા ને રાત્રે ઊંઘે બની આવડે તો કલ્યાણ થઈ જાય હેલો એવું જોયેલો જોયેલું એવું થયું ટાકા સંસ્થા નો બહાર આવી જાય બની ગયો ન્યાય એ જોઈ બની ગયું એમ કે ચોક્કસ જ્ઞાન વધીએ લઈ ને પૂછે છે જ્ઞાન પછી પણ સરસ હોય ગણમગ્રી એના વિચારો હોય તો થાય આવે છે ને એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય જ થઈ રહ્યો એટલે આપડે વાળી બુદ્ધિ આપણને બુદ્ધિ આપણે ફરસા ક્યાં ને ન્યાય કેમ કેવાય એટલે આના મૂળ વાત કહેવા માંગે કુદરત નું આ છે તમે બુદ્ધિ થી તમે પડી જાવ એટલે બુદ્ધિ આમાં ફસાયું માન્ય ભોગવે નહી દૂધ વાતના ન્યાય માં ભૂલ ચૂક હોય બધું ઊંધું થતું થઈ જાય આ ન્યાય માં છે નહિ હા રાત ચાલજો સો વાગે માત્ર બિલકુલ પેલા નઈ ગાડી એકલી નઈ ના મોટા મોટા ન્યાય છે આ નેતર ન્યાય તો ભગવાન નો ન્યાય નથી બે ગુણ્યા બે ચાર થાય ગયો છે બીજું એ નહીં એવું ન્યાય સર વધ બે સરખી રકમ હોય તો ગુણાકાર વધે બે સરખી બે ઓછી ઓછી બે વત્તા બે બે વત્તા બે ચાર થાય બે ગુ બે એ ચાર થાય નો વધે ગુણાકાર કરતો સરવા ના વધે ના વધે આપે ગયા હવા મુઠિયા ચાર બોલાબા ચારે છે કપાઈ ગયેલા બીજા ન્યાય આપણને શું શું આપશે ન્યાય એ ફરી આવશે વાંચરા પાણી સરસ થાય બધું ડેવલપ થઈ ગયેલું આ આથી બધી થાય ને એટલે ઉમર થાય એટલે થાય ના ના થાય બોલતા બોલતા પડે ઉમરગો એ તો શરીર ને લીધે ભ્રમચરી ના મળી આવે તો અપમાન કરનારી જગ્યા થઈ એ જગ્યા ના જગ્યા હોય સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા અપમાન તાર ર કરે જયારે અપમાન વાંધો ના આવે ત્યારે પણ કરે એ તમે ભાઈ બરોબર કે મને સંદાજવાન શક્તિ આપો પછી સંદાસ જવા માટે સરળ જવાનું નહીં આપડે મેંદ અમને આવતી અમને નજ પડે ને હા એટલે બધું બહુ એવી રીતે ન્યાય ભોગવવા માટે આ જજમેન્ટ નથી આ ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવા માટે નથી ન્યાય કરવા માટે શું વાત કરો અને આપડે ન્યાય કરવો હોય તો પાંચ છોકરા ને બે બે વિઘ્નો એકે તો છોકરા સમજી રહ્યું છે કે છોકરા હોય સમજી ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવો જોઈએ પેલો શું બને છે તે રાજાની વાઘરી બધ પછી આગળ વાંચે બન્યું એ ન્યાય કે નહી દુનિયામાં કશું કામ થાય ને રખડી મર્યું બધું આ બધું તમારું છે ધન માનનારું તમારું રૂપ છે ને ફલા જરવાનો તમારો રૂપ છે બધું એક નું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી અઠરા મંઢાળ તારે તું અઠરા મંઢાળ બીજું કશું સમજવાની જરૂર નથી એનાથી મોક્ષ છે એનાથી મોક્ષ તો છે જેના જેમે અઠરા મંઢાળવા હા બસ બીજું મારે જરનો તો નાતોરીને ભાઈ ભાઈને માર કે અઠરા મંઢાળ કરી હા સકરા ખવાય તો નકરા સુ દુખાય દુખાય તો આઠ મંઢાળ કરી રહી છે લોકો મોજ કરવા દેતા નથી ધર્મ કે ધર્મ એને સામા સામે અસમાધાન થાય એ કરેજ પડે એ બધા કર સમાધાન થાય એ છે જ્ઞાની છે એવું કરવા જાય એટલે એવું કાળજે ઘા લાગે ને તે રોજાયા દેખલા થી એવું છે અને કાળજે ઘા લાગેલા રોજાય તો જ મોસે જાય ને ને આ બધો ન્યાય ક્યાં ખ મારા કાકા બન્યું નીચે બધી શાખાઓ છે હા ભાઈ બધું હા જો પાંચ થી પાંચ થી મૂળ યુચું હે જે પાણી ચૂસે છે ઇન્દ્રિયો દ્વારા ગરીબ્યું એટલે આગળ દ્રષ્ટિથી બધું મેતા ઉપર બધો ખોટ આદાદી આપડે લેવો છે આ વખતે તમે કાઢો ગીતા ના બધા કાઢો એક એક હતા બધા ન્યાય ખોરાક લખીને ક્યાં અધિકાર એવું એને સન્યાસી ઉપર આવો લખવાનો શું અધિકાર છે હા ભાઈ એવો ધરતી ક્યાં બોલતા હોય કે એ હિન્દુસ્થાન આવડું આવડું કે સન્યાસી શબ્દ સમજતો હાથ છે શું વાત નીકળી પછી તો એ ના ઈશ્વર હે પાણી લા ઈશ્વર હે તો દંડ કોણ આપે હા પછી મારા તમારું તમારી પાસે નઈ તો એક વિચાર કર્યો છે બધા અપશ્રમ માં ફરવું છે બધા અપશ્રમ માં જવું છે ન્યાય કે ન્યાય ને ન્યાય ને ન્યાય શું બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થવું છે તો શું બન્યું છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પી થવું હોય તો વિકલ્પી ન્યાયિકલ્પી થવું હોય બનવું એટલે ભગવાન થવું હોય બાજુ જે બન્યું હોય ન્યાય અને લખેલ થવું હોય તો રજલપાત કર્યા કરવાનો ના એવા જો હોય ત્યારે હાડા બંધ કર્યું આપડે એટલે પછી જયારે જુઓ ત્યાં ચાલુ કરવું પડે કે જ રીતે ખૂપર યોગમાં થવા ધરાય દે છે આત્મા ને ધર્મ માં શરીરમાં આત્મા છે સ્થાનમાં ત્યાં સુધી આ શરીર સ્થળે નઈ કશું થાય સ્થળે કરે કશું થાય જીવ ના ભાઈ ડાક્ટર કે નહીં કશું છે ને ને લોકો સંધ્યાસી જેટલા એમને કશું દેવું નહીં દેવું કશું સંદ્યાસ થાય ને એને ક્યાં લે આપડે માગે માગવા આવે હોય તો લોકો ભમાયા સાથ માટે પોતાની થોડી લાયટ કરવા માટે લોકોને ભમાઈ મા લોક ભમી ગયું શું કરે બિચારું લોકો આવે છે એક કલાક લઈ જાય તો કઈ દો કે ખાના ખરા થશે સરદ તો બોલ બોલ બોલશે સરદ ઝગડો હા વિલેટીલેટી હોય ના જેમાં એ અધિકારી બનતો હોય એ મિલકત એને આપી દે અધિકારી ના બનતો હોય દસ હજાર જીવન ગાળે ગાળે પૈસા લાઈટ પકડે એના કરતા આપડે ત્યારે કામમાં કામમાં રાખીએ શું બોલું શું સાવલિયા ચંદ્રપરી ના હોય છોકરા આપડે બાપદાર રાખ્યું કે અમારે પણ જે છે આપીએ ઉધાર હશે બઉ જાત ના દારૂ આ તો ઉતરે બીજા આ તો પાણી રેડે નઈ માટી જાય દારૂ પડી જાય તમાર ગાતા છે કુસંગત છે બધું બે હજાર બાયો ડબલ પોતાના સ્વધર્મ ભૂલી જઈને આ બધાની સાથે થાય બધું કુસંગત કેવાય છે કુસંગ વાળો ખર્ચો આ સત્સંગ કરેલો ભેગા થયા છે બરોબર આવે તારે હબું છે કરે છે જેમ પેલા કરે છે નો કરવા ખબર નથી દાદા કોઈને બઉ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર થી આજે આંદક સંસારીઓ પેલા ને અજ્ઞાનીઓ ન કરવી અરે આપડે ન કરવી પણ ન કરવી એટલે શું રાખીને આ કરે બંધી ગયો જરા બી તંત રહ્યો તંતુ રહ્યો તો આકાર વધેલો નથી પણ તું ઓકડો રો બસ છે અને તું ઓકડો નહીં આકાર વધેલો પછી ઇન્જિન ચાલતું બધું ના જ આપડે માને આ અમારે કેમ બને તમારે વાત કીધી એટલે વિસ્તારો ક્રોધ મારના લોકો થાય છે એનાથી કંદિલા માં એવું એનો ઉપચો ક્રોધ માન ના આયોગ જે થાય છે એ કરે એ ભાવ કરે ભાવધર્મ થાય નહી એને પોતે જાણી અને સમજાવ માં લાવે ત્યાં ન પૂછાય લાવવાનું પણ કર્મ ને આધીન ને એ લાવવાનું પણ કર્મ ને આધીન ને કે પછી કર્મ સર્વ શક્તિમાન થઈ જાય તો પછી કર્મ જ સર્વ શક્તિમાન થઈ જાય થાય પછી કે કર્મ સર્વ શક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વ શક્તિમાન થઈ જાય પુરુષાદા પુરસાદ છે ભ્રામપુર પુષા છે પ્રગતિ સાચો પુરસ્થ પુરુષ થયા પછી થાય એટલે આ પુસ્સા મદદ કરે આત્મા સત્વતી કર્મ નો નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી શકે જ્યાં સુધુ હું જાણતો નથી તો ભાન શું કરતા કરે છે હું સુધાર્મ જો ભાન આપડે દાદા ની પાંચ આગ ના મારફાવીએ કરે કરવું છે કરો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ભાન ના રહેવું જોઈએ ચારોની પ્રજ્ઞા થી પ્રજ્ઞા થી પ્રજ્ઞા જબ સત્કારો સબ કચ્છ આપે આપતા आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है सारे, सारे है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संसार उसके लिए बदल जाता है હા સ્થાનક લંકા સાપ લંકા સા મુનિ લંકા સા મુનિ ગૃહસ્થિત લંકા સાહસ્થી સા લંકા સા લંકા સાપ કે બાદ ये लवजी लोगा लोगा हाँ लौकाशाह हाँ और लौकाशाह यह मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद यह लवजी धर्म सी धर्म की मुनि नौका पच्चीस नौकासानी पच्चीस लव जी धर्म की मुनि एग्रा पच्चीस था ये स्थानकवासी हो गयी और उनमें से हम निकले थे स्थानकवासियों में સતરસો ને આચાર્ય ભિક્ષુ ને જરા પંથિત સ્થાપના ભિક્ષુ પેલા જો આજ અમારા ચલ બહુ ક્રાંતિકારી ઓર નહી છે એક પુસ્તક મેં આપુ વિચાર દર્શન સભ્ય તોનિયાર છોડી પેલી મેં વાત કરી એમને કે દાદા નું વિધિ બધાને આવી રીતે રહે છે નિરંતર प्रश्न पूछो की आप शक्ति पात नहीं विश्वास नहीं करते बात गलत बात ठीक है यही हम बिल्कुल गलत और भटकाने वाली बात होती है उनका करता है मगर शक्ति पात का इनका करता है उनकी बात शक्ति नहीं है क्या करेगा उनकी बात और सब लोग सोचता है हम शक्ति पात करें कित किधर है पर इन गलत बातों करता है આપણે શું માનો છો સમોહન તો હોતા નહીં પણ આપ ક્યાં વિશ્વાસ કરશે સંબોહિત પર નહીં એટલે આપ તમે શું વિશ્વાસ કરો છો સંબોહિત કરવામાં આવે તમારા માટે શું થાય છે સર भी हमारे कोई भी ज्ञान हम नहीं कर सकते हमारा तो कोई कदमी करना सम्मोहित सबको अभी से कहला गया ज्यादा ख्याल आदर रहता कितना आदमी को दस सम्मोहित करने में तो मस्तिष्क सोता है हो सो जाता है मस्तिष्क जागृत नहीं ये सम्मोहित करने में मस्तिष्क જા્રત નહીં જાગરણ પ્રક્રિયા નહીં તો મસ્તિષ્ક કોશ રહે કોઈ દૂસરી ચીજ ને આલંબન ની જરૂરત નહીં જાદવાદ લાઈન હોય હા બિલકુલ ઠીક એકાંતિક લાઈન જાણ હોતી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 दूसरे समझे <laughs> तो शक्ति पाठ किया शिप करने वाले किया है इसका भी है, एक दिल्ली में एक आदमी आया नहीं है, ये है। तो, तो, तो सब सुपरी मार्ग है मिठा मार्ग है यह संस्था दिपाड़ी और अनंत व्यवस्था तीनों मुख्य मार्ग प्रतिकूल हो गए लोभी रहता है और गुरु सात्य लाल रहता है गुरु लोधी रहता है दोनों को चलता है हमारे पास हाँ शक्ति ने शक्ति राजस्थान में दो हाथ कैसे गुरु लोभी के दो लाल की दोनों खेल दोनों डूबिया बापरा पत्थर की ना हम तो इतना ही मानता है की कोई भी आदमी को अर्थान जान बंद होना चाहिए ઠીક બહુ અચ્છા તો બંધ નહીં હુયા તો કુદ નહીં કામ પૂરે હુ નહી સારી સમસ્યા આઠ રોદ ધ્યાન ની આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આજે બધા પ્રોબ્લેમ ઉજાતાવું ઘટાતા આ ધ્યાન પર ધર્મ ધ્યાન શુક્રમ કરેતા બિલકુલ ઠીક વિકલ્પનાતા આટલ વિકલ્પ ની બનાતા બસ વીસ આટલ જાણવિધિ બંધ કરવા ધરાવત કોઈ કામ આચાર પર બંધા તો બહુ અચ્છા આજ વાત કહી અને તમે આ પહોંચો એટલે કે મને એટલા માટે તમારું વધારે પસંદ છે અમ દૂસરી બાદ કોઈ જોતા પડતા કે જીધે આશ્રધાન બંધ સબસે બધા અસ્થા સાધન બસ એક હો કોઈ ગાડી લે મારે તો ધ્યાન રાષ્ટ્રધાન અગર થી બચતા હમી તો સહી અર્થ મે ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા દોષ ને અગર બચ જતા આદમી તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હાથ ધ્યાન મોકમે જાણે જન્સે હોત ધ્યાન રમત ધ્યાન કારખાના ચલ રહે તો સારા ગઈ રહ એસી આત્મજ્ઞાન હોતી હજી આત્મજ્ઞાન કઠોરતા નહીં ફતી સરળતા હોતી નમ્રતા હોતી તમા નમ્રતા દેખાતી નથી કઠોર હૈ શાંતિ મુક્તિ રીજુતા રીજુતા હા રજુતા મૃત્યુ જ્ઞાન ન હો તો આત્મજ્ઞાન જવંતે રહીએ ક્ષમા કમાઈએ હમકુ ધોલ મારે હમકુ ક્ષમા નહીં હોય તો કે હમ જ્ઞાન કહેતા ગલત બાતો કે મા ફાયદાત્મ જ્ઞાન પરિણામ હોના બિના બિના બિના બિના ધર્મ કા સ્પર્શ હિસા बहुत सुंदर सूत्र है सम्मत है दत्तारी बारह संबंध धर्म के चार दरवाजे शांति मुक्ति अज्जे मध्य शांति क्षमा मुक्ति निर्लोकता आर्जव और मानव ये चार दर्व है इनमें प्रवेश नहीं है तो आगे धर्म की बात तो कहीं है ही नहीं अच्छा है બાકી સંબોહન આત્મજાગરણ વાત સારી છે તમારી પાસે કે સંબોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ ની વાત છે જાગૃતિ કે આત્મજાગરણ દેદા બંધ હોય બંધ હોય તો માનેગા રસ્ય આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ થી ધર્મ કરે રાખી વ્યથા ધર્મ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરે બી આનંદ મન હોય ચીએ અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કર્યું બોલે ક્રિયા તો હોતી સાધુ કા દેશ હેમિયા ક્રિયા વિષય ફલ વિષય પ્રશંસા કર વિષય કામ અનંત જનમ કરવાની શુભ કામ નહીં સંયમ ક્યાં એ જબ તક સાધન દ્રદ ક્યા હમને એક અપરાજ નહીંયા અપવાદ નહીં એક અપરાજ આપને એક નહીં ક્યા મેં બી કમ કરતા હું એક કરતા હું બસ